નહી ભરેલું બીજા બધા રામચંદ્રદ ના રે પછી મારે કઈ વાર છે દાદાજી એટલો ભલો માણસ છે પણ એવું છે કોને ખોટા કે છે કોને હારે કેવું થઈ ગયા જાય અમે ક્યાં રસ્તા વાતો કરીશ બધે એવું ખે આ તો બધું હા એવું ખોવાય તે ભૂલ છે તમે ખરા છે આગળ આપડું જાય ની ચિંતા ને હય એવું ના કે ઉપર આ કર્યું કે રે એવું કે ઉપર એટલે અમારી હોટેલમાં એક એકટકો સાઈ હોય ના હોય એવું ને એવું આપણે દરેકને શું મેં કીધું તો તો ગોજરો બિસ્માલ શું માર્કેટ મટીરીયલ માર્કેટ મટીરીયલ એઓ પ્રાઇવેટ મટીરીયલ નો આ કેઓ એટલે કે ચોંટી દેવાનું શું કારણ ફોનનું શું કહેગ દાદા ને કહે પૂછે એટલે ઓછું થઈ જાય ચોટી જો ઓછું થવા મરે જોવાથી ઓછી બરાબર જાણ્યું આવું આ કેસ નીકળે છે આવું જાણવાનું બોલેસ નીકળે કશી મળે બધા સીધા મસા પુરુષો બધી અમે એમાં એના છીએ અમે જાણીએ કાળાઓ છે બિચારા ગાડામાં ઘટના છે નથી ભોન જ નથી ત્યાં શું કરે નિય જ ના મા પણ દરેક ની નંબર ખાય ગયેલા પણ ના પાછા મારે શું કામ દાદાજી આઠ વર્ષ થી એટલે અબઉટ બોતેર ની સાલ થી ચુમ્મોતેર ની સાલ થી જયારે બી સૂર્યોદય જુઓ ને સૂર્યોદય अरे सूर्य अस्त थी जता ने तो सूर्य भगवान कहू के मादाजी हूँ दरवाजो पकड़ी घर अरे लोग अही चोटेलू नहीं बोलता पेलालू चोटेलू काम लगे तो लागे दादा बोलिया દાદાજી કેમ ના દાદાજી ને ફેરવશું આપડે શું કરશું તો હું દરરોજ સાંજે કામ કરું સાંજ ના પેલી લાઈટ ખોલવા જઉં ને મોટલ લાઈટ ખોલવા સૂર્યાસ્ત થાય ને લાઈટ ખોલવા જઉં દરવાજો ખોલી तो कि दादा दरवाजो खोलूजा संसारी भाव चोटेलो भाव लाइब मन लाइब आनंद मे सत हमारे चौटेलाटेल रात देश चोटे, दे चोटे, <laughs> दे चोटे थोड़ उखड़ी जाए तो हार दादा जाए दलुबेन फलूबेन बताया तब तो जमाई नहीं वा, जबरी इज्जत राखो दालू भाई कई દાદા અંદર ખાને કશું નથી આ તો બોલે એમનું બોલે મારે બોલ્યું ના નાખો પછી થાય વાત તો કરવી પડે ફેર તો આવડે બે ના કાઢી નાખો તો દ્રેસ થાય થાય તમે કેવ બોલ્યા પાછું કાળી નાખો ને કાળી નાખો દલો દાદાજી તમે એ ભી સરસ બોલ્યા એ બિચારાનો ગુનો નથી એ આપે ચકલી ફર્યા કે છે એની ઈચ્છા ના આપે એટલાય ફર્યા કે શું દોસ્ત કેવાથી હું એટલે રામચંદ્ર નો શોષ ને એના બીજા નો ડબાવનાર દોષ ને કોઈ નહી શું ભોગવે છે તો એ પૂછાય છોકરો બઉ ડાયો છે જાને બઉ સારો છે કેવું એટલે હા રમેશભાઈનું બધું ધોરિયા પણ એ કોઈ હા જેવો નથી દાડા કાળે છે બધા હું જયારે આવે ત્યારે પચીસ પૈસા નાખી દેવા નથી એ જાણે દાદાજી ને આવી કઠિ હશે એટલે કટેવ ના હોય કોઈ બપોર ધંધા નું પેપર હોય ને તે વાંચીએ એટલે અહિયાં થોડું મોડું અને દાદા વેલું આપવા માટે બાય કરેલા આવે એટલે દાદા એમ કરી દાદાજી અમે તો બધા જે સંસારમાં ખર્ચો કરીએ એ તો બધો અણસમજ ફાવે કેમ કરીએ નઈ અમારે લાગશે કે ભાઈ પચીસ પૈસા ધૂધળ જ ના ખરીદા એ પચીસ પૈસા ડેરા ગયા ક્યાં પહોંચે અમે તો જીવન ઉઘરું થઈ ગયું હજાર રૂપિયા હજાર ડોલર ખર્ચ કર્યો બહુ આનંદ થાય તો જે અનર્થ પૈસા એ પાય ના છૂટે આપડા મગજ ઉપર પછી બચાવું એટલે ના સમજ બચાવી શું કરવાનું એવું નહી કરવાનું એવું બી નહી રાખવાનું બચાવાનું નહી કરવાનું લેવાનું નહિ કરે એટલે હા ખરીદી માં ખોટી ખરીદી ની હોય છે શાક જે રોજ ના રોજ ના એક જાત નું મોક ભરવાનું શાક લાવવું કરતા જમતા ગણ્યા મેટલું હા માણ્યા મે વધારે દાદા ખવડાવવાનો બહુ સ્વભાવ ખાવડા બીજું બધું લઈ આવ્યો એવું પડી રે બધું કેટલા પડી રહ્યા લાઈન થી મુકે કરે આવે એટલે પેલું વચ્ચે બે ચાર વાર ચોટી જાય એટલે પેલું કંટાળી જવાય ચોટે એટલે કંટાળી ગયું ને પછી પછી ખરીદ ફરી આ ઉખેડવા માટે દાદાજી ઉખેડવા માટે मन माव बगड़े नही कही राखेलू आटल बढ़ु सच बहु थे गये मार जमी है जमी एम कह दादाजी तो रोटली खड़ा प्रेम ऐसी जमाड़ो तो खुश थी जाए આજે એવા આશીર્વાદ તમારી પાસે બધા છે બધા નહીં લઈ આવ ઘરમાં છે એ કાપી દેવાય બધા ઘરમાં બધા બહુ બોક્સા ભરી રાખ્યા છે પર્સ ને કપડું ને સુટકેશો ને પરફ્યુમ્સ ને જે હશે તે બધું થોડું ઉપર છું દાદાજી વધારે શું થાય કે અહિયાં પેલું સેલ પડે ને સેલ છે બે ના મને કેટલા કમિજ લોકો આપે ને પર કઈ જાય એ પાછું બીજા નાખી દઉં જમી હોય તો કશું હાલવા કરવો નહીં આપડે હાલવાનું થાય પૂછ્યું શું કરું તો હું તો આટલા ધોરણ આપી દેવા કેવું બેંક મૂકીને કે ઇન્ટરેસ્ટ ત્યારે દસ બાર મિનિટ એવું જેને આનંદ થાય આપડા રસ્તા એમ બધે કઈ હોવું જોઈએ નઈ પૈસા આ પીછે આવશે પૂરના પીછે આવશે કઈ ગપુ નથી ગપ્પુ નથી ગપુ છે <coughs> <coughs> <naj> મારે ધ્યાન બરા થી વિચાર કરે અને દાદાજી પેલા મારે દર વર્ષે એટલે ચોર્યાસી ની સાલ થી આ વર્ષ થી પેલા મારા હજાર ડોલર યાદ રાખજો નીરુબેન પાસે અપાવજો જેને અપાવવા હોય ને રમેશભાઈ પોતા ને થોડું છે મને કહ્યું કે મને આમાંથી શું મળશે મગું તને બધું આપી દઉં મગો બધું આપી દેવું શ તો એની સાથે એટલા દસ હજાર રૂપિયા બાર હજાર રૂપિયા અરે દસ હજાર રૂપિયા અપાવી દઈશ જે આવશે એ પ્રમાણે નીરુબેન ડિસેમ્બર પેલા અપાઈ જાય પછી આવતા પાક મને બહુ ઈચ્છા થઈ છે દાદાજી અમને કહ્યું છું કે તમે તમે આપી જ લેજો ટિકિટ એમાં જરાક કચાશે રાખો અને ખમીશો હાલ ઘડિયા બનતો એ તમને બહુ વધે છે એકને સારું લાગશે એક ખોટું લાગશે તમે કોઈ છો જે ઢકલ માં પડવું ને આ એક ને ખોટું લાગે ને એકને હાચું લાગ્યું એટલું બધું સત્ય છે કે હું આપ્યા પછી કોઈ કિંમત ના હોય ને અંદર પછી ઉદ્વેગ થયા કરે ના ઉપાધિયું આપડે તમને આવા લાવવાનું કેટલા જમી હોય રૂપિયા ડોલર આપી દેવાનું બધા લખી દઈ પેસા वड़ू चा पड़ी करवड़ाव બે નોકરી લગાવ્યા કેવા જયા અને નોકરી કોઈ કે ભૂલ થયેલી હોય શું કઈ કોણ બોલું બીજું નઈ હાથ માં જોઈ અને મારા જે જ્ઞાની પૂછ સધ્ય કેવાય છે શું કેવાયરેક્ટર કોઈ જગ્યા પોતાની મિલકત માટે ક્યાં તારે મળ્યા આધાર પુરાવો છે મો તું મારો મળી રમેશભાઈ ભેગા થયા તે રમેશ્રી બફર ના મારા પણ ના થાય દાદા ને મેં કહ્યું ભગવાન દેવા માસ તો માર માટે કહેતા ભૂલ દેવા દેવી ગયા ના દેવા દેવાય थे। हो है है, बंद अस्तित्व लाख दो लाख क्या बंद जो तो बंद दे रही दे નથી ને આપડે બોલીએ કપુ નથી કરવો જોઈએ ભગવાન નું ડેરા हजार डॉलर नु कलेक्शन करवा गया घर तेम नक्की काख रूपया कलेक्ट कर घर ना बे हजार ना खर्च हूँ बेटी आ, पर लाख हजार आया खाली तो बेहजार न खर्च नहीं આપે છે ને તે વિચારો હૃદય નીચો આ ભીડ માં કેટલી ભીડ છે એટલે આપડે જોવું ના જોવું પડે જવું જ પડે એ કઈ ખોટું છે એ વ્યવસ્થા આપે નથી કઈ અન્યાય તો નહીં ને કોઈ મારે કજું લઈ ગયો खरेखर न्याय नहीं बराबर आप सारा मल्या मोहन भाई भगवान होती मस हो क्यों दृष्टि તરવું તંતરું તત્કરું એટલે ચોરી કરી तंतरु ना बीजों का अर्थ थाय तो ना गातू, गातू। तंतरू। नहीं तं, का एक ज्ञा पुरुष देख मधु तिष्ट जीवाग्रे वस्क मधु तिष्टी जीवाग्रे તમારે પેલું જીભ ના આગળ પેલું દાળ કિસાઈ જાય તે તંત્રી જાયંત્રિક લોકો માણસ ને તંત્ર તંત્રે તાંત્રિક લોકો હવે આજ ચંદ્રકાંત્રિક છે તાંત્રિક તંતરવું એના પરંત્રિક નાખે પેલો જ્ઞાની પુરુષ થી વસ્તુ જાય એ બઉ ચોખ્ખું હોય ને તમને સમજ ભાઈ તાંત્ર ના ભાઈ કલમ એટલે લખવું દાદાજી કલમ એટલે લખવાની કલા ના લખવાની કોઈ ના બધા લખે લખે કોણ ના લખે તો પછી કલમ એટલે શું કલમ એટલે ગમે તેવું લખાય પોતે બંધાય નહી લખીને બંધાય નહી એ તો શર્ટ કેવાય શર્ટ શર્ટ ના શર્ટ નહી શર્ટારો લખીન બંધાર ની એ છે તે કલમ કેવાય એટલે નિર્બંધ કરાય આપડું દાડો નીકળી જાય તો આવડવું જોઈએ કરેફ સાઈ માટે છે આ તેને માટે પોતાની बड़ची कई सारे वाले छे पुतानी तेज खाई माटा कई कई छे भूख ना मराए हैं भूख ना मराए ये बड़ची पछि कलावेले बदाई ना जाए कोई थी आपरे का आगे ले तो अब चलो के लिखी छ तो में क्यालो हडो क्या मायने वे उना करे पछि तीजू कयो बड़ची बची से ના દે પછી ચોથું કરવું તરવું એટલે અહીંથી આપડે ગયા कजाव का ना बरत ना जेव। ना, ना क्या दादाजी हाँ शांति नीचे है तो मैं वीडियो में सत्संग करवा है भी सत्संगीवी पर અમે બેનો નીચે કામ કરીએ તો બાર જરા ચક્કર આવે બે ના બાર જરાબર કેમ નથી માનતા સાઈડ ના પછી કરુખે ના ભાઈ એટલું આવડું છે મારે બધું તેલ કઈ કપડા જરાબર હિંમત રાખવી પડે એ પાણી થઈ ગયું એટલે તો આ કિરા દહી રહ્યું તરવાનું એમ તારી જતા આવડે પછી तंतर हमा आयो ने। दिदू। जो जो पड़े तेलु तमको कला है क्यों सम ચોરી કરતો સાડી છે મુંબઈ માં ખબર પડે પોતાની શેર થાય છોકરાઓ ને વાત કરું તો એ પણ કેવાનું હોય એટલે આ છ કલા હજી ટકા તો આવડે છે મેં જોય જો તમે કહ છો તમને નથી જીતે તંતરવું નથી આવડતું એટલે એ કે છે એમ નથી કીધું કે તમે આવું છે તો હું નહીં તમારી સાથે રહું પણ એ ફરિયાદ નહીં દાદા આપડે લખાવાનું છે કે શું इंग्लेंड बापू जी ना कागड़ आयो के बेना लग्न थे तो तारा विवाह कर तो आज पार्टो हो नाम क्या छोटी मोक लो तो मैं कहू वक्त हाथ में आप कबूल कर लगन करने टाइम थोड़े तो टेलिग्राम करो के तरह वस्तु ध्यान मे तर चार वस्तु छोकरी अपनी न्यात नी हो छोक भविए सारा संस्कार के ऋणा बंदर से मै तरह महिला હા લાગ્યું નથી દાદાજી ડોલર તો જયારે દાદા ને મેં બૂમ મારી ને આવ્યા પેલા ના આવ્યા દસ વર્ષ અમારો ખાવા ને કપડા પહેરવાના મળ્યા દાદા આયા દાદા દાદા અમારી ઓછા મોક્ષે જતો રસ્તામાં જે જે જરૂરિયાત હોય તે ભીગડીએ બોલાવવા ફોરિન માં પણ દાદા નું ખબર નહીં હતું કે દાદા ની પાછળ ભરશો એ ખબર हमारी जीभिया थी, थी तलवार <laughs> के तेनु थी समझ पड़ी आदा अंगे No. See the image, see the image, sure. and that is your self is also, your self is the same one. Yes, <coughs> બેટ સબ ચ તમારી સાથે રહું ડેરાંધા પછી બહુ અચ્છી તો બહુ બરાબર સ્વામી આજે હાઈ બેઠને કા કૃષ્ણ ભગવાન હાઈ વીઠને કા સર બરાડા પહો જતા લોસલ લોના પાસે રૂમ માં આગળ હતો મેનેજમેન્ટ નથી આપણે મેનેજમેન્ટ હોના છીએ તો આપણે લી તો આગેવાનો બહુ હા બરોબર so છે <laughs> <laughs> <laughs> <of not> <laughs> Okay uh, living god living god uh, living, living and moving, and moving. in bond so. in bond okay so we do together we get it, i right? also want to get ha દાદા ગીવ નો ઓપિનિયન ઓર નો બડી અરે હિન્દુભાઈ છે નિર્દોષ દિન ના દુનિયામાં હર નિર્દોષ ગાડી દેવે હર તરફ કોણ પૂછે ભાઈ